એ આવો આવો મારા નાના નાના બાળ દોસ્તો હું અરે વાહ ભાઈ આજે તો કાલાવડ બેઠા બેઠા હિમાંશુ વાર્તા સાંભળે છે અને તેની સાથે તેની બેન માહી પણ છે આવો આવો હિમાંશુભાઈ માહી બેન આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તાનું નામ છે એક સમયની આ વાત છે બે સ્ત્રીઓ એક બાળક માટે ઝગડતી હતી એક સ્ત્રી કે આ બાળક મારું છે હું તેની માતા છું અને બીજી સ્ત્રી કે અરે ના હું જ તેની સાચી છે બંને સ્ત્રીઓને રાજા પાસે લાવવામાં આવી કે આ બંને સ્ત્રીઓ એક બાળક માટે ઝગડે છે રાજા બંને સ્ત્રીઓની વાત સાંભળી અને રાજાને પણ મનમાં મૂંઝવણ થઈ આ ઝઘડા નો ઉકેલ લાવવો ખૂબ વિચાર કરી શોધી કાઢ્યો એટલે એમણે પોતાના સૈનિક ને કહ્યું ચાલો આ બાળકના બે સરખા ટુકડા કરીને બંને સ્ત્રીઓને વેચી દો એટલે વાત પતાય બે ટુકડા કરી નાખો બાળકના આ જ એક સ્ત્રી એ મોટી ચીસ પાડીયો નહીં ના કરશો અરે મારા દીકરાને જીવ તો રહેવા દો મારા દીકરાને જીવ તો રહેવા દો આપેલી સ્ત્રીને જ બાળક આપી દો હું બાળક પરનો મારો દાવો છોડી દઉં છું આપી દો એને દયા કરો એને જીવ તો રહેવા દો બીજી સ્ત્રી રાજાનો ચુકાદો સાંભળી રહ્યો અને સ્ત્રીએ બાળકને જીવતું રાખવાની વાત કરી હતી એજ સ્ત્રી એની સાચી માતા હતી એ બાળકની રાજા તેને બાળક સોંપી દીધું બીજી સ્ત્રીને આવું ખોટું કરવા બદલ જેલમાં મોકલી દીધી ક્યારેય ખરાબ ઇચ્છતી નથી તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે તમને હું બીજી વાર્તા કહીશું ભાઈ આવજો